એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા ભાઈ આજે તો જગદીશ આવ્યો છે મેના છે ઓહો હો તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો એમને સાંભળો સાંભળો મેના બેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા વાર્તા છે તમે હોલો જોયો છે ને પંખી આ એક હતો હોલો અને એક હતી હોલી રોજ રાજાના ઘેર કુંવર એના ઘરના મને શા ના મારે મારે તો હું એને બતાવી આપું લો બોલો બોલો કે સૌ સૌના ઘરના માં મોટા જ હોય પછી એક વારના કું હોય તોડી નાખી બિચારાની હો જમવા વખતે હોલો ઘેર ન આવ્યો એટલે હોલી હોલા ને બોલાવવા ગઈ ત્યાં તો એને હોલા ની પાંખ ભાંગી ગયેલી દીઠી होली के होलाती राजाइश ना कुछ को लाडे थी मेले लाकडी बांगे हो पाखड़ी हो जवाब आप होली रे होली तमे घर जाओ बच्चा ने पानीड़ा पाओ हूँ हम छु કુંવર ને ચીડ ચડી એટલે હોલા ને એક બીજી લાકડી મારી નાખ્યો હોય હોલી પાછી હોલા ને બોલાવવા આવી ને બોલી હોલા રે હોલા હું તને વારતી રાજાની શેરીએ જઈશમાં રાજાનો કુંવર લાડકો લાડેથી મેલો બોલો હોલી રે હોલી તમે ઘેર જ જાઓ બચ્ચાને નવરાવો હું હમણાં આવું છું રાજાનો કુંવર કે આ તો હજી જીવે છે ચાલો એને ખાઈ જઈએ एम कई ने राजा न कुवर एनु ने खाए गयो। बड़ी होली शरीली ने बोला वावी ने बोली। होला रे होला, हो तने वारती, राजा शेरी ए जयसमा राजा नो कूवर लाड को लाडे थी मेले लाकड़ी બાંગે પાખડી ત્યાં રાજાના કુંવરના પેટમાંથી આ હોલો બોલ્યો હોલી રે હોલી તમે ગેર જાઓ બચ્ચાને ખવડાવો હું હમણાં આવું છું કુંવરને ખૂબ કાળ ચડ્યો ખૂબ ગુસ્સો આવ્યો કુંવરે સિપાહીઓને હુકમ આપ્યો કે જેવો પેટમાંથી હોલો નીકળે કે તરત જ એને મારી નાખજો જ્યાં ઓલો નીકળો ત્યાં તો બોલો મજા પડી ગઈ ને આવી હતી ઓલો ઓલી વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સુઈ જાઉં સપનામાં રાજા આવશે હોલો ને હોલી આવશે મમ્મી આવશે બા દાદા આવશે આવજો